ભગવાને કશું બનાવ્યું નથી આ બધું ભગવાન તો આ કુંભાર શું કર્યો છે જોયા કરે આ કુંભાર ને માતા જ્ઞાતા દશા પરમાનંદી બેઠા છે બેઠા જોયા કરે તમે પેલા ભેગા થાય છે વાતચીત કરે છે બહિર્મુખી અંતરમુખી થયેલા એ અંતર્મુ ના કહેવાય એ તો અંતરદ્રષ્ટિ કરી અંતર્મુક્ત જુદી વસ્તુ છે અંતર્મુક્ત હા મન તો એવું નથી આ લોકો મંદ ભૂચે છે તે લોકો વિચારવા આવે તે ગભરાય વિચારવા તો ગભરાય શું જવાનું બરાબર હવે દારૂ ટેઠા પડી જાય ને બધા હવે નો માલ એ બતાવે ભર્યો હતો એ આપડું ભરેલી ચીજ છે એ ભરેલી છે ખાલી થાય આપડે જે ભરી છે જેમ આપડે માર્કેટમાં શાક લેવા ગયા પહેલો લઈ વેચા તો મોટો આ પહેલું પેલું સર ટોમેટો ટોમેટો લે પછી બીજું ભાવતું લે ત્રીજું ભાવતું લેવા ટોમેટા જોયું કે ડુંગરું એટલે ટોમેટો ત્યાં મારે નીચે ગયા એટલે આ પોતાનો માલ પગેલો પોતે આવતું તો ભરવું તું ને પેલું નીકળત પેલું નીકળતું તો પેલું નીકળતું પેલું પણ એ પેલું આવું હોય ને વિવેક નથી ને સર વિવેક જોઈએ ઘરે ચલાવી <laughs> <laughs> <treasures> બાપ સ્વતંત્ર મરી ગયા બાપ છોકરા માર્યો એમ કહીએ છીએ જય જાય ઉપકારી મારે ઉપર હવા પૂરો નહીં સારી રીતે હવા બંધ કરીએ તો બંધ થાય તો તમારી જવાબદારી પર તમારું પ્રોજેકશન છે કોનું છે પોતાનું સહી ગઈ નહિ એમની ભગવાન ની સહી ગણાય આપડે કઈ રીતે ગમે તેવો પણ હું તો અન્ડરહેન્ડ ગઉ તમારી તમને કેમ લાગે આપડું પ્રોજેકશન છે ને અત્યારે નીચે થઈ કહો કે તું ચોર છે તો એ શું કેવાય કે છે એટલે આપડે આ ઘરની રીત હજી છે જવાબ આવે ઘરની રીત હસી જાય આપડે કે રાધા કઈ જુદા મળશે એવા રીતે ઉતરી ગયેલો બનશે તાજો ભાગ આપશે જેવું આપશે જેવા ભાવે જેવી રીતે બિલકુલ રેગ્યુલેશન માં રહેનારું જગત એક ઈરેગ્યુલેશન થયું નથી ભલે કર્યું પણ એના ન્યાય માં નથી ઘડી વાળે એક ઘડી વારે ન્યાય ન્યાય હતો ન્યાય ન્યાય ન્યાય માં પડઘા છે એ બધું ના હશે કે આ શું બોલ્યા થાય પ્રોજેકશન આપણું છે વલ્લુ નું રેગ્યુલેટર છે અમે બે ભાઈ થઈએ અમારા હરકી મિલકત આવી જઈએ ન્યાય થી બતા ન્યાય થી મને પછી ન્યાય ખોળે ચલો ભાઈ દવાઈ પડ્યો ભાઈ દહ આવે પછી ચલો ન્યાય ખોળે બે ના હિસાબ છે ન્યાય તો ધર્મ જોઈ રહ્યો ન્યાય ન્યાય કર્યો નથી માટે મને અન્યાય થયો પેલો ન્યાય કર્યો નથી માટે મને અન્યાય થયો મારે ધર્મ દોષ નથી તમને કેમ લાગે છોકરો રાત્રે બે વાગ્યા આવે વાગ્યા આવે છોકરો બાપ બાપે રાજ પડી રહ ગુરતી છોકરો મારો બદના ની ગયો હોય પૂછ્યું ઊંઘી જાય છે પછી તમે ઊંઘી જી નહીં કઈ મને કીધું આ ઢોઘરો આવીને તો ઢોંગરો છે ઊંઘી જાય છે દાલપી અરે હું તો કઈ ઢોંગરો આવ્યો છે તમે ગયા હતા ફટવ્યો છે તેનું ફળ અમારે તમે ફટવેલું ત્યાં માલ તમે બધું આપડી મુશ્કેલીઓ છે આ બધી હે સમજવા જેવું ચાટી ભોગવે એની ભૂલ લખી રાખજો સાસુ ભોગવતી હોય સાસુ દુખ આપે છે તેને આપનાર કહીએ એટલે એની ભૂલ છે જગત માં ન્યાય કરશે જે થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે હા તું પછી તું ને પછી ભેગા જમવા બેસી હિસાબ છે હિસાબ ની બાજુ રહે બાપ છોકરા સગાઈ નથી ઈસાપુભાઈ જોઈ ને બોલ છું કૃષ્ણ ભગવાન ગીતા બધી કહ્યું ને કે ભગતોને સમજે અને કૃષ્ણ ભગવાન મૂળ વાત સમજે તો કલ્યાણ લઈ જાય લોક પોતાની ભાષામાં સમજી જાય આપડા જેવા ભગવાન હતા ભાઈ છે કે મેદ બનાવેલો દુનિયા કારણ અર્થ સમ નથી રહ્યમ છે એ રહસ્ય ગુર છે કોઈ બોલ્યો નથી બોલ્યો નથી ઉદય આખા આખા રણવાઈ કેટલા જય બધા બહુ ભાષ્ય લખાયા આચાર્યો એના પર બે બનાર પંડિતો ની બેસે અને પછી ચાલતું ચાલતું આવ્યું બધું એ હિસાબે રચાયા છે આવી રીતનું બધું થયું એટલે પોતાની જે પોતાનું રિફ્લેક્શન એ જન સમુદાય અંદર એમણે મૂક્યું અને જન સમુદાય તે વખત ના જન સમુદાય કર્યું હવે અત્યારે તો પછી ફરી પણ જાય અત્યારે તો એક શિષ્ય છે તમારી સાથે વાત કોણ આપડે એતો તમારો વિવેક કર્યો છે તમે શોતા દ્રષ્ટા છું જ્ઞાતા દ્રષ્ટા છું અને આ વખતા છે તમે માલકી વગર ની વાણી માલકી વાળી વગરની વાણી સારી વગર માં પોઝન ના હોય માલકી વાળી અને હૃદયગમ છે હૃદય સ્પૂર્તિ કઈ ખરી તો આપ સાયન્ટિફિક પૂજા વગર કેમ કર્યું કેમ કર્યું બધા પૂજા પૂજા બધા કરે ના મહારાજ ના ભક્તો છે બાકી એ કોઈના હાથમાં થતા નીકતી નથી કૃષ્ણ ભગવાન ગયા હતા ને કોઈના હાથમાં શક્તિ ના મળે વર્લ્ડ માં કોઈ એવો જન્મ નથી જેને સંદાસ પોતાની સ્વતંત્ર શક્તિ હોય એટલું જયારે અટકે ત્યારે ખબર પડે કેવું લાગે તું કોણ ફેલાવે છે કોઈ જાણતો નથી તમે દેખાડીએ ભ્રાંતિ ભ્રાંતિ નો પુરસાદ છે પુરસાદ ખરો કોને કહેવાય કે પુરુષ થયા પછી પુરુષ અને પ્રકૃતિ એની વિભિન્નતા કરી અને પુરુષ થયા પછી પુરસાદ તમને ખરો પુરસ્થ થઈ થઈ ગયો વાય એને જોતી છે મળ્યું ને તે તેના બાકનો પુત્ર તો કોણ તમારી ગેર ગેર કેતરું છેટવાળા ચારું શું હા અત્યારે ઉગરાતે અગેલા ગયા આ તું નામ કેતે છે બાનુ ભાઈ બાનુ ભાઈ બાનુ ભાઈ બાનુ પટેલ તું ભાઈ ભાતી આરા કે બાનુ બેસાય બાનુ બેસાય તો તું શું કરો હું ઉભા રહે તું બાર કે તું શું કરો બોલો ખબર તપાસ કરી તમારે લાભગાદા ભ્રાંતિ ના પુરસાદ એ ભ્રાંતિ ના પુરસાદ આવ્યો બધા કે તમે સારા સંસ્કાર છો એટલે પ્રારસ પ્રસારું છે બોલાયા પથારું આવો બે ત્યારે માનતા કહીએ કે આ ખોટું કર્યું આવું ના થવું જોઈએ કરવું પડે આ તો મને કાર ના દબાણ થી આવું થઇ જાય કેવાનું તમારે લાગે ના લાગે જરૂર કામ લાગે ચિંતા હોય જ ચિંતા નથી ભગવાન વિજ્ઞાન એના ભગવાન તમને દેખાય થયા દેખાય નમસ્તે ખબર લાગે તમે તો જાણ ના જાણ બાકી બાકી રહી ગયા બોલ બાકી તો ક્યાંલ નથી આવતો ને મિતુકન બહુ બેસી ગયો છે પૂછો તમે જાણતો પણ ઠીક છે જરુર છે જરુર છે કેમ નતો કે આને દેહ ના માલિક ના હોય માલકી વાળા કસાઈ નું સામ્રાજ બંધ થાય ક્રોધમાલ માં રાગદેશ નું જે સામ્રાજ્ય હતું તેનું સામ્રાજ્ય બંધ થયું આખું જગત કસાય ના સામ્રાજ માં જ પડે ક્રોધ માલ માં રાખો ક્રોધ હિંસક ભાવ સહિત હોય ક્રોધ અહિંસક ના હોય હિંસક ભાવ સહિત હોય જે શિવરાજ ગુસ્સે કરે બની જાય અરવિંદ ના કોઈ માણસ છે તે હોય ભૂલી જાયું ના રેનો ચાલુ જ ભલું લાગે લાઈટ થઈ જાય રાત્રે જતા રહે છે એ ડિસ્ચાર્જ ભાવના છે એમાં છૂટકો માલ ભરો એટલે કઈ ડિસ્ચાર્જ અત્યારે શિવા જે કઈ કોઈ ઘોતે થાય તો એ છે નહીં એ તમારી વૈજ્ઞાનિક શોધખોળ છે અને અવિરોધાભાસ છે આખું આખે વિજ્ઞાન અવિરોધાભાસ સિદ્ધાંત છે એને ધર્મ ગણાય છે કારણ કે સત્ય પણ કલ્પિત છે પણ સત્ય છે ને કલ્પિત ચિત્ર વિચિત્ર ના હોવું સત્ય હોવું તે ધર્મ કેવાય અને આ તો મુખ્ય વસ્તુ આ છેલ્લો ધર્મ રાષ્ટ્ર વૈજ્ઞાનિક ધર્મ રાષ્ટ્ર કલ્પિત એટલે કલ્પના કરેલી આપણે બુદ્ધિ ધર્મ આમાં બુદ્ધિ નજર ના હોય બુદ્ધિ મારા બુદ્ધિ ઇમોશનલ હોય તમને ઇમોશનલ ના થાય ઓફિસમાં બધા તમારી બધા સાથે આવે અને આવે એ તો બિલકુલ પ્યોર હું પણ હું નમસ્કાર કરું શ્વા એટલે આજે જે પ્રગટ થયેલા ભગવાન ચૌદ નાશ છે મારી પાગ્રી કમી છે ચાર ડિગ્રી જોતા ડિગ્રી ખતમ હોય બરાબર જીવન મુક્ત ડિગ્રી હોતા બોલા જીવન મુક્ત હોતા ચાર ડિગ્રી ખતમ હા તો સાહેબ હિન્દુસ્તાન ની ના રહે છે હિન્દુસ્તાન આખો ધારો ચિંતામાં વરી જ મત જીવન કાળ એટલે હા એના માટે મારો રાત દિવસ રાત દિવસ રાતના સાડા વાગે સર્વો છે બપોરે બે કલાકમાં આરામ થાય છે આરામ નવું જોઈએ હિન્દુસ્તાન આર્ય દેશ અનારી કરતા મૂંડી સ્થિતિ છે અત્યારે અનારી કરતા અનારી સારા કારણ કે સંજોગો ના આધીન થયા છે તારીખ તે ચાર ચોરાશી સરદાર નગર સવારે સિદ્ધાંત અને ભગવદ્ ગીતા ઘર ની આચાર રહી કોઈ પણ પ્રકારની ચિંતા નહીં સમજે છે નુકસાન કરી દીધું છે નુકસાન કરવા એમ કે છે કે આપણે કોઈ પણ કામ કરીએ અને એમાં આપણને સ્વાર્થ કોઈ પ્રકાર ના હોય તો એને વ્યવસ્થિત કેવાય દાદા ભગવાન આવે છે આપને દાદા કહેતો સુધી ભગવાન સાહેબ તેનું નામ કેવા વર્ગમાં કોઈ ચીજ એમાં મારાત ની મોહ માયા ના હોય તે નામ લઈ લીધું નામ બેંક મારે ત્યાં દીધી ગુજરાત છે હું જ દાદા બગાને પછી દાદા બગાડ કોઈ પણ ચીજ ન જાણવાની ના હોય એનું ત્યાં જ પણ બુદ્ધિ ના હોય એનું જ્ઞાન એ ભીતીવાળા હોય છે કે નહીં એના સેન્ટિ છે એ નાની કહેવાય નાની ચિંતા થાય દાવો મારો ચિંતા થાય હું એવું સમજો કે આત્મા શુદ્ધ હોવો જોઈએ ત્યારે ભગવાન પકડાય ભગવાન નો દ્રષ્ટિ ક્યારેય પણ થાય નઈ ભવાજે ત્યારે ધનમુક દ્રષ્ટિ જ્ઞાની પણ ફરી આપે ક્યારેક થાય નહીં તમારી થોડું થોડું કઈ કરી ના તમ તનકારી ન કરો તોય પદજા બદલ ડોકો વાળી આતો કોઈ ના વળે કોઈ ના વળે એમને શું લેવા દેવા પાડોસીઓને શું લેવા દેવા અમે છોગરો કે છોગરો દે કે બાપા કાકા કિરેલ ભાઈ 11000 રૂપિયા થઈ જાય તમાર પેલો બોલાવો એલએન એટલે તો દેવા દે લેતે દે દે થોડી કુતરે છે જો બગડે ના આપો બીજ ના બગડ ઓર છે ઠાકોર મેટર માર નામ ઠાકોર મેય ની ની ઠાકોર હિમંત હે તો તમે પણ આત્મા આત્મા આત્મા કે કેડો બીલે કેડો બીલે કસો બંધ કસો બંધ મારે તો બંધ <स्थारी> दुख लगे जाएसिकुख આખા જગતના શાસ્ત્ર પટેલના પ્રસાદ લીલા તો ભગવાન લીલા કરીને ભગવાન લીલા કા કરે તો પછી સંસાર સુ છે લીલા કા આ લોકો લીલા ભગવાન ની લીલા લોકો સભા કપાઈ અરે ભગવાનજી લીલા એટલે કુદરત કેવાય કુદરત દિવાળી પધરી એ લોકો ને તો શુભ મળે શું ખાતે શુભ મળે એ કાય તો પછી પ્રયત્ન પોતાના હાથમાં કેટલો હાથમાં તો તમને કેટલો લાગે છે ના ના પોતા ક્રિયા નું ભર છે પણ સત્તા પોતા નહી નથી ને સાયન્ટિફિક સર્કલ સ્ટેન્ટ એજન્સી